હોય અને કોઈ બોલે તો સંભળાતું નથી કે જે હું રૂપિયા ગણતો હતો તમે કઈ બોલ્યા હશો તમે કંઈ જ નથી રૂપિયા ગણવા બેસે કોઈ બોલે તે સંભળાતું નથી માળા કરતા હોય અને કોઈ મૂળ ગુણા હોય રૂપિયા ગણવામાં કેવી એકાગ્રતા છે એવી એકાગ્રતા ભક્તિ માટે છે તેથી લખ્યું છે કલયુગના લોકો મંદ બુદ્ધિવાળા બળ છે આળસું છે અભાગી છે કર્યુંમાં જલ્દી ભજનાનંદી સંતોનો સત્સંગ મળતો નથી ભજનાનંદી સંતોનો સત્સંગ મળે એ વાત કુસંગમાં રહેવું પડે એ અભાગી છે મંદ ભાગ્યા ઉપદ્રુતા જીવન થોડું છે અને તે થોડા જીવનમાં વિઘ્નો ઘણા આવે સાધન સરળ હશે તો જ માનવ કરી શકશે કઠિન સાધન હોય તો કલિયુગનો દુર્બળ માનવ કરી શકે નથી કલ્યાણનું સ્વરૂપ સમજાવો કલ્યાણ પ્રાપ્તિ માટે સરળ સાધન ભગવાન શ્રી કૃષ્ણ જગતમાં કેમ આવે છે ભગવાનના અવતારનું કારણ શું છે તે સમજાવો કૃષ્ણ કથા અનેક વાર સાંભળી છે સતત તૃપ્તિ થતી નથી શ્રી કૃષ્ણની મધુર કથા સાંભળવાની છે શ્રી કૃષ્ણનું સ્વરૂપ એવું મંગલમય છે જ્યારે દર્શન કરો દર્શનમાં નવો આનંદ ભગવાન આપો ક્ષણે ક્ષણે નવમ નવમ નમામિ નંદ સંભવ પ્રેમથી ભગવાનના દર્શન જ્યારે કરો નવો આનંદ આવે જ્યારે દર્શનમાં આનંદ આવ્યો પ્રેમમાં જ્યારે હૃદયથી ગયેલ છે દર્શનમાં તન્મયતા થાય લોકો સિનેમા જુએ છે એક વાર બે વાર બહુ તો દસ વાર જોશે પછી જોવાની ઈચ્છા થાય નહીં ભગવાનનું સ્વરૂપ એવું મંગલમય છે હજાર દર્શન કરર્શન કરશો ત્યારે દર્શનમાં નવો જ આનંદ આવે કૃષ્ણ કથા અનેક સાંભળી છે ભગવાનના દર્શનમાં આનંદ આવે તો શું છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે જ્યારે બોલ ભગવાનનું નામ ક્ષણે ક્ષણે આનંદ આપ્યું છે કથા આનંદ આપનારી છે કૃષ્ણ કથા અનેક સાંભળી છે તૃપ્તિ થતી નથી વયંતુ નવી તૃપ્યા શ્લોક વિક્રમે યૃણવતામ્રસ જ્ઞાન સ્વાદુ પલે પદે સંસારના વિષયો ભોગવ્યા પછી કડવા લાગે છે શ્રીખંડ જ્યાં સુધી ખાતો નથી ત્યાં સુધી શ્રીખંડમાં મીઠાઈ શ્રીખંડ પૂરી બહુ ભાવતી હોય સરસ શ્રીખંડ ને પૂરી ખવડાવો બે ચાર કોવ્યામાં એને સ્વાદ આવશે બહુ સરસ છે બહુ સરસ ભૂખ શાંત થાય ત્યારે શ્રીખંડ નો સ્વાદ પણ ધીરે ધીરે ઓછો થાય પેટ બરાબર ભરાયું છે અને પછી કોઈ શ્રીખંડ પીરસવા આવે તો પછી તો એ નથી કરી શકે હવે મને જોવાની પણ ઈચ્છા લઈ જાઓ કોઈ કે તમને બહુ ભાવે છે ને બહુ સરસ છે સરસ છે ભાવે છે પણ અત્યારે જોવાની ઈચ્છા નથી શ્રીખંડ ખાધા પછી શ્રીખંડને જોવાની પણ ઈચ્છા થતી કદાચ ઘરમાંથી પત્ની એમ કે તમને જોવાની ઈચ્છા નથી તો પછી દીકરીઓને બોલાવીને આપી દો કે ના આપસોને લાકી રાખજો રાત્રે પછી એને એવું જોઈ જોવાની ઈચ્છા નથી રાત્રે ખાવાની લાગે છે વિષયો પછી કડવા થાય જોવાની પણ ઈચ્છા થતી નથી વૈરાગ આવે છે વૈરાગમાં સ્થિરતા હોતી કૃષ્ણ કથા અનેક વાર સાંભળી છે પોતા પ્રેમથી કૃષ્ણ કથા કરતો હોય પ્રેમમાં વિદાય પીગળે દેહની વિસ્મૃતિ થાય જ્યારે કથા કરે નવો જાન કરે કૃષ્ણ કથા જ્યારે સાંભળો ત્યારે કથામાં નવો જાનતું અનેક વારા આ કથા છે હજુ અમને તૃપ્તિ થતી નથી વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા ભગવાન શ્રી કૃષ્ણ સનાતન ધર્મનું રક્ષણ કરવા માટે જગતમાં આવે છે કલિયુગમાં તો અધર્મ બહુ વધી જાય કલિયુગમાં જ્યારે અધર્મ વધે છે ત્યારે ધર્મનું શું થાય ધર્મ ક્યારે છે ધર્મ કમ શરણંગ અને પ્રશ્નો સૂત જી કથાનો આરંભ નારાયણ નમસ્કૃત નર ચરોમ દેવસ્વતીસ તથો જય મુ ભરતખંડના માલિક દેવ બદ્રિક આશ્રમમાં વિરાજેલા નરનારાયણ સ્વામી ભારતમાં કોઈ પણ સત્તર મથાય એના આરંભમાં નરનારાયણ ભગવાનને વંદન કરે છે આ ભૂમિના માલિક દેવ બદ્રિક આશ્રમમાં બદ્રી નારાયણ ભગવાન વિરાજ ત્યાં ભૂમિના મહાદિક દેવ ભગવાન કૃપા કરીને તમને બોલાવે ત્યારે પ્રત્યક્ષ દર્શન કરો આજે મનથી દર્શન નારાયણ ભગવાન પદ્માસનથી વિરાજે ડાવા સાથળમાં જમણો પદ છે જમણા સાથળમાં ડાવો પદ પછી નારાયણ ભગવાન તપસ્વી છે તપપ્રિય છે જે તપશ્ચર્યા કરે એના ઉપર જલ્દી કૃપા કરે બદનારાયણ ભગવાન રાજા વિરાટ છે એમની બધી સેવા તપસ્વી બદનાથજી તપપ્રિય છે પંઢરપુરમાં જે શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ વિરાજેલા છે તે કીર્તન પ્રિય છે કીર્તન સાંભળે છે વૈષ્ણવો કીર્તન કરતા હોય તો ભગવાનના શય થતા નથી ભગવાન આખી રાજે એમને કીર્તન સાંભળવામાં બહુ આનંદ આવે શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ કીર્તન પ્રિય છે બદ્રીનાથજી મહારાજ તપ પ્રિય છે શ્રી નાથજી ભોગ પ્રિય છે શ્રી નાથજીમાં અનેક ભોગ આવે છે ભગવાન થોડુંક આરોગે છે અને ભક્તોને પ્રસાદ છે શ્રી નાથજી બાબા ભોગ પ્રિય છે વિઠ્ઠલનાથજી મહારાજ કીર્તન પ્રિય છે દ્વારકાનાથ સેવા પ્રિય છે જગન્નાથ સ્વામી કૌતુક પ્રિય છે જગન્નાથજીની બજી લીલા કૌતુકથી ભરે દક્ષિણ ભારતમાં કારેલી નદીના કિનારે શ્રી રંગનાથ ભગવાન વિરાજેરા છે નિદ્રા પ્રિય છે રંગનાથ ભગવાન નિદ્રામાં જોડે છે લક્ષ્મીજીને આજ્ઞા કરી છે ભગવાનની આજ્ઞા અનુસાર લક્ષ્મીજી બધું કામ કરે છે લક્ષ્મીજી ચરણની સેવા કરે છે ખાસ કંઈક પૂછવાનું હોય તો લક્ષ્મીજી ચરણની સેવા કરતા કરતા જોરથી ચરણ દબાવે છે ત્યારે નારાયણ છોડી આ કુગાડે કે શું છે લક્ષ્મીજી પૂછે છે આ આવ્યો છે શું કરો ભગવાન આજ્ઞા આપે છે કે આવું કરો આટલું કહી દઉં સુઈ જાય મને આરામ કરવાથી નિદ્રા પ્રિય છે બદ્રીનાથી તપ પ્રિય ભદ્રીનારાયણની સેવા બધી તપસ્વીની સેવા બદ નારાયણમાં લોકો તો ગરમ કુંડમાં સ્નાન કરે છે બદ્રી નારાયણમાં ગરમ કુંડ ન હોય તો બદ્રીનારાયણ કેવું બહુ જ અશક્ય છે ભગવાનનો કેવો ચમત્કાર છે હિમાલયમાંથી ગરમ જળ બહાર આવે લોકો તો ગરમ જળ સ્નાન કરે છે બદ્રીનાથ ભગવાન ગંગાજળથી સ્નાન કરે છે સવારે ચાર વાગ્યા પછી એમને અભિષેક થાય છે ગંગાજીનું જળ અતિ ઠંડુ હોય તપપ પ્રિય છે ગંગાજળથી અભિષેક કરે છે ભગવાનનો અભિષેક થયા પછી પ્રથમ ચંદન અર્પણ કરે